રાષ્ટ્રીય અંધજ મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત સાંભળવી છે વાર્તા નું શીર્ષક છે વિદાય સમારંભ આજે મુકુદભાઈ વિદાય સમારંભ હતો શાળાનો આજે છેલ્લો દિવસ પછી સ્વતંત્ર જીવન વહેલા ઉઠવાની ચિંતા નહીં અત્યાર સુધી તો તે બધા શિક્ષકોના આગેવાન હતા કોઈ પણ બાબત કે પ્રશ્ન હોય ત્યારે મુકુદભાઈ આગળ જ હોય પ્રિન્સિપાલ મુકુદભાઈ જોઈને જ સમાધાન પર આવી જતા શાળાના દરેક ઉત્સવો નું સંચાલન મુકુદભાઈ પણ આજે આજે પોતાનો વિદાય સમારંભ જાણે પોતાના બેસણા નો કાર્યક્રમ હોય તેમ તેમને લાગવા માંડ્યું શાળાના સભાખંડમાં મુકુદભાઈ પુષ્પહાર પહેરાવી સન્માનવામાં આવ્યા મુકુદભાઈ સમજતા કે આજના સમારંભમાં પોતે હીરો છે દરરોજનો પોતાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો તેમણે હવે પોતાનું જીવન શાંતિથી પસાર કરવા વિચાર્યું પણ આ બધી તેમની ગણતરીઓ ઊંધી પડી અત્યાર સુધી તો મોટા ભાગનો સમય પહેલા પરિવર્તન થી તેઓ બેચેન બની ગયા સવારમાં છાપો વાંચવા બેઠા ત્યાં પુત્ર વધુ દૂધની થેલી પકડાવતા કહ્યું હવે તમારે શાળાએ ક્યાં જવું છે દૂધ લઈ આવો પછી છાપો વાંચજો દૂધ લઈ આવી નાઈને તે લાયબ્રેરી જવા તમ છોડતા આ તમારો સમય જાય અને રીક્ષા ગુલામી કરવી મટે આ મુકુદભાઈ આખા દિવસ કાર્યક્રમ દીકરા ઘડી કાઢ્યો આ બધા કામ કરવા છતાં ઘરમાં તેમની ઉપેક્ષા થવા લાગી ઘણી વખત નાના કામમાં પણ તેમનું અપમાન પત્ર ટીવી જોઈ શકતા છતાં દીકરા તે નવરા લાગતા ખાસ તો વહુને ઘરમાં તેમની હાજરી ખૂંચતી હતી તેઓ તેથી દીકરાએ એક દિવસ કહ્યું પપ્પા તમે થોડું કામ શોધી લો તો તમારો સમય પસાર થાય નવરા બેસી રહેવાથી ઓછા છે તે મારે હજી બીજા કામ શોધવા પપ્પા થોડીક આવક થાય તેવા કામ શોધવા કહું છું તમારું પેન્શન ક્યારે શરૂ થાય તે કહેવાય નહી પૈસા આવશે તો પ્રગતિ થશે ભવિષ્યમાં આપણે મોટું મકાન પણ લેવું પડશે તેને હું મારું અપમાન ગણું છું તારી કારકિર્દી ઘડવા મેં બધું જ સહન કર્યું મેં પુનઃ લગ્ન ન કરી માતા પિતા બંનેની ફરજ બજાવી તને ભણાવી તારી મરજી મુજબ પરણાવ્યો આ સાંજના ઘરના બધાને તે સારી હોટલમાં જમવા લઈ ગયા મનગમતું ભોજન અને આઈસક્રીમ ખવડાવ્યો દીકરાએ જયારે આ ખુશીનું કારણ પૂછ્યું ત્યારે મુકુદભાઈ ભોજનનો આનંદ માણી મુકુંદભાઈ ઘરે આવ્યા અને પોતાની રૂમમાં આવી પોતાની બેગ તૈયાર કરવા લાગ્યા તેને થયું કે લાગણી કે સ્નેહ વગર રહેવું નકામું છે તેથી આવતીકાલે વહેલી સવારે ઘર છોડી વૃદ્ધાશ્રમમાં પોતાની વ્યવસ્થા કરી પાછલી જિંદગી વૃદ્ધાશ્રમમાં ગાળવાનું નક્કી કર્યું પાંચ લાખનો ચેક એક દીકરાના નામે લખી ચિઠ્ઠી સાથે ટેબલ ઉપર મૂક્યો અને શાંતિથી પલંગ પર સુઈ ગયા મોડે સુધી મુકુદભાઈ ઉઠ્યા નહી તેથી તેને જગાડવા દીકરાએ તેમના રૂમનું બારણું ખખડાવ્યું પણ કોઈ જવાબ ન મળતા કઈ જઈને જોયું તો શરીર સાવ ઠંડુ તુરત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા ડોક્ટરે આંખો પહોળી કરી નાડી જોઈ ગંભીર સાથે કહ્યું મુકુંદભાઈ ગયા રાત્રે જોરદાર એટેક પસાર થઈ ગયો છે બધાએ ટેબલ પર પડેલી ચિઠ્ઠી અને બેગ જોઈ દીકરાએ તે વાંચી આબરું ખાતર અમદાવાદમાં નહીં પણ બીજા શહેરમાં વૃદ્ધાશ્રમમાં રહેવા જાઉં છું બાપ ગમે તેવા સંજોગોમાં બાળકોને આશીષ આપે છે પાંચ લાખ ચેક મુકેલ છે મારે માટે પેન્શન ઘણું છે પત્ર વાંચી દીકરો સમજી ગયો સાથે અનાથાશ્રમની ફાઇલ જોઈ તે ખોલી વાંચી તો દીકરાના પગ નીચેની ધરતી સરકી ગઈ ફાઇલ દત્તક લીધેલ બાળકના કાનૂની કાગળોની હતી અને તે બાળક એટલે તે પોતે જ હતો પોતાના અંતરમાં પસાર પણ છતાં પણ કોઈ પણ ઉપર ગુસ્સો થયા વગર દુઃખના ઘૂટડા ગટગટાવી ગયા તે માનવ નહીં પણ દેવતા હતા દેવતા હું સ્વાર્થમાં અંધ એ દેવને ઓળખી ન શક્યો मैंने पश्चातपी आग, आग आखी जिंदगी दजाड़ा कर अस्तु।